સબકા અધ્યયન તો બહુ જરૂરી હું તો સબકો તુલનાત્મક અધ્યયન કરવાથી સારા ધર્શો બધા નું અધ્યયન કરવાનું જરૂરી છે દરેક ધર્મ નું અધ્યયન કરવું જરૂરી છે તુલનાત્મક વ્યૂ પોઈન્ટ વ્યૂ પીલ જતા નહીં એકસા વ્યૂ પે એકસા વ્યૂ પે એકસો હમ તો આજથી જો પ્રણાલિયા સામ્યવાદ સમાજવાદ કરવા આજ તો ન બહુ જરૂરી હમ તો વૈષ્ણવ થેદાન વેદાન બનતા હૈમાં સુધી મંદિર કોને પ્રશ્ન હોય શુદ્ધ બોલ્યા એક બોલા બોલાજ્ઞાન અશુદ્ધ હૈાન થી શુદ્ધ જ્ઞાન છે તકે આત્મા અશુદ્ધ હે નિશ્ચય વ્યવહાર દોન બાદ નિશ્ચય વ્યવહાર નિશ્ચય હા દોન એટલે આત્મા વિજ્ઞાન થી કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી જ્યાદા કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી એકાંગી દ્રષ્ટિ કોણ થી યાદ હતી વધારે કઠિનાઈ થઈ ક્યાં એકાંતિક ऐसा हुआ, हुआ कि 15 छह वर्षों के दार्शनिक ग्रंथों को जब देखते हैं तो यह नहीं लगता कि दर्शन के ग्रंथ केवल आग्रह के ग्रंथ लगते हैं बहुत ऐसा हुआ है क्योंकि इस काल में साधना तो छूट गई थोड़ा बौद्धिक तर्क चला इसलिए तर्क शास्त्र बन गए दर्शन के शास्त्र नहीं सगला निराग्रही था और सभी आग्रह के सगला निराग्रही था यह जब तक शाहवाद की बात समझ में नहीं आती तब तक, तक सत्य तक पहुंचना बड़ा कठिन था बहुत मुश्किल है <laughs> आज तक तो अब ऐसा हो गया झगड़ा नहीं होता और सबसे झगड़ा होता केवल अधिकांश की दृष्टि से साधना करने वाले को झगड़ा नहीं, होता, नहीं है, हो होता है अच्छा तो आपको मिलेगी आदमी था छह गाड़ियों लेके आएगा दिवाली पर दर्शन करने के लिए हमको ना बोल दिया तुम्हारी तो गया। अच्छा इसमें श्रीमद राजने कुछ जुदा मार्ग निकाले नहीं मार है वही लोक मार्ग है वही महावीर का मार्ग है श्रीमद राजतिकाय मार्ग हाँ तो ये श्रीमद राजतंद्र का जी के लिए मैंने आपसे पूछा कभी श्रीमद राजचंद्र का प्रभाव रहा है सारा अलग से लगता नहीं है कुछ એટલા માટે મને એવું લાગ્યું કે તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે આત્મજ્ઞાન જ્ઞાન મેરા ગુરુ નહીં કોઈ ઠીક છે ગુરુ તો હમ કેસ માનતા પ્રગટ હોય નિશ્ચય ને ગુરુ આપણી આત્મા ની હોતીય કાતે મગર વ્યવહાર પ્રગટ ગુરુ ચીએ આપણે કે ફોટા લે ફાયદો હા ઠીક છે જો ઉપસ્થિત રહી ફોટા જાણે કાલે પહોંચ ગઈ મેચાઈ કે ભાઈ હમશે મિલે દાદાભાઈ ઔર બાત કરવા લગા કે જો આપણા ચલિ મુજબ અલગ નહીં લાગાષક સ્વરાશી ના માસ ની બાવીસમી સુધી માં મારે જવાનું છે અને ના જાણ તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે વૃક્ષ સામા જો હું જાણું છું કે હું જાણું છું કે મૃત્યુ કેમ શોધેલું છે તેના હાથમાં કરજી છે તે કરે છે મારું માથે છે મારું સ્વાગત મારું સ્વાગત કરવા એ ખાવા કેમ તેના રૂપાળી ને બેઠા છે આ મારો ઇટલો કે બાળ ઊભો છે ભાગે સ્થળ સાચો પારો છું એમને બેસો ના જો હું ત્રણ ટકા આવવાની તૈયારી કરો અઠ્યાસી માંગ્યા સુધી સાહીઠ થી પેટ શરૂ થઈ ગયો છે એમને પણ જોશી કહ્યું હશે કે આ ચોર્યા ચોર્યા ના 22 જાન્યુઆરી એ પીરિયડ માં જવાનું છે અને એ જો નહીં થાય તો પછી એમને મોક્ષ મળી જાય છે તો કે મેં કયું મૃત્યુ ને અમે તરત લખ્યું છે એના ઉપર હજારે ચુમ્મો છે મંદિર માં અમદાવાદ રૌદ્ર ધ્યાન આપણે ના કરીએ તો પછી બીજો કયો ધ્યાન આપણે મનમાં રાખું હાથ ધ્યાન રુદ્ર ધ્યાન ના કરીએ એ બને જ નહીં ધ્યાન ન ના બને કે તમારી પાસે આવો ને સગવાલી કૃપા ઉતાર દે અલી એ જ આપ લોકું છે અમારિયા ધ્યાન ના થાય હાથ ધ્યાન રુદ્ર ધ્યાન ના થાય એવું મારી કમ છે હા પછી પછી મસ્તીમાં રહેવું છે પછી પછી મસ્તીમાં રહેવું છે મસ્તીમાં રહેવું એ કરી આપી સહી બસ મસ્તી માં રહેવું છે કે મોકશે જવું છે એટલે મન ના પ્રયોગ કરી અને મન મસ્તી કરી એટલે મસ્તી આવ્યા પછી પછી જતી રહે મસ્તી એવું ફળો કે આત્મા કાયમ જાય નઈ જતી એવું સામે પડ્યો નથી ફેર પડવાનો છે સારા માર્ગે જવું છે કોને બનાયું એવું લાગે છે આ દુનિયા કોને બનાવી લાગે चलावे जगह अनाधिकारेज चले जगत नहीं आ, कोई चलावे हमते हम पता है चलावे चले संस्कारो होता है बरबर तो पोचे पोचु पहुंचू करता કર્મ કરતા નથી તમે કરતા મેં કર્યું છે કાલે સામાયિક કર્યું આ કેમ નથી કરતા મહારાજ પગે કર્યું હતું તમે કર્યું તું આ બોલાલ ને તમે કોઈ કામ કરેલું ખરું કોઈ કામ પછી કરેલું કઈ બાબત નહીં તમે અહીંયા આગળ તમે કોણ આવ્યું અહિયાં મેરે આવી ગયો ન્યા કર્યું છે તો આત્મા નો સંસ્કાર છે બોલે છે બાકી આપડે સમજી આપડે કઈ કરતા હતા એ તો આત્મા સંસ્કાર છે એટલે બોલે છે બાકી આપડે સમજીએ છીએ કે આપડે કઈ કરતા હતા છીએ નઈ અહંકાર થવો ના જોઈએ પણ થાય છે ને થઈ જાય થવો ના જોઈએ અહંકાર થાય છે એટલે જીવાત માં થાય અહંકાર ના થાય ભગવાન થયો મસ્ત અત્યારે તો વિથ માય માં છું પણ વિધાઉટ માય માં જવું છે પોતાનું ભૂલી ગયા અને પર રમણતા રમણતા કે રમતા પદાર્થ જોઈને નહીં પછી ના થોડી થોડી પણ આત્મા ના સંસ્કાર થી કોઈ ગતો ને કરવામાં આત્મા સ્વભાવ માં આવે છે કારણ અથવા માર્ગદર્શન માં તેની અપેક્ષા રાખે ઈશ્વર માદેવ ધરે છે જો મારતા હોય તો માને ધરી ભક્તિ એ પૂજા કરેલી હોય છે આ એમને પ્રશ્ન પ્રશ્ન અંજાર્યો આપને એ શું ક્યાંથી ઈશ્વર માને ધરે છે એટલે ભગવાન પોતે માનુષ નો લઈને આવે છે અને જો એવો અવતાર લેતા તો પછી ભગવાન ભક્તિ કરવાની જરૂર માનસમાં આવે નહી ભગવાન ભગવાન માના પેટમાં આવી અને અહીંયા અવતાર લે નહી હાથી માં નહીં નઈ કારણ મારા પેટમાં એટલું બધું દુખ છે કે ભગવાન શું આગળ આવે હવે અને ભગવાન ને કોઈ કર્મ હોતું નથી નિરંજન હોય છે માણસે એટલે મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર મનુષ્ય ને ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે જેને એને જે થવું હોય તેની ભક્તિ કરીએ જ્ઞાની પુરુષ જન્મે છે અને તે અમને લાભ આપે તે લોકોને પોતે તર્યા હોય બીજાને તારવાનો લાભ પોતે જેવો થયો હોય એવું કરી આપે પોતે જેવો થયો હોય માનવ ધર્મ પાડવો હોય તો માનવ ધર્મ સ્વીકાર ધર્મ સ્વીકારે માનવ અતિમાનવ નો ધર્મ તેઓ અતિમાનવ નો ધર્મ જાણતા હોય તો અતિમાનવ ધર્મ સ્વીકાર પાત્રતા નો ધર્મ જાણતા હોય તો પાત્ર તો જે ધર્મ જાણે શીખવાડે માનવ ધર્મ જાણે આપણે જી વાત સમજવી છે કઈ વાત કોઈ માત્ર ને કિંચિત માત્ર દુઃખ ના આપવું એ તો ઉલ્લેખ કોઈ દુઃખ આપણને આપે તો પણ આપણે ક્યાં પાછળતા નહી કરવી જોઈએ કોઈ દુઃખ આપે તો અમે પાછળતા કરે તો પણ આપણે પાછળતા નહીં કરવી જોઈએ શું જો માનવ રહેવું હોય તો અને માનવ ધર્મ જો સારી રીતે પાડે તો મુખમાં દ્વારે વાળ જ નથી સમય માનવ ધર્મ જ જો બહુ થઈ જાય બીજા કોઈ ધર્મ સમજતા જેવો છે જ નહીં માનવ ધર્મ એટલે પાછળતા નહીં એનું માનવ ધર્મ आ, आपने कोई गा खोले तो आप सकिए जो अपने मनुष्य प्रमाण क्षमता राखी अरे भीम गुनो बताए तो हूँ गुनो का मानव धर्म एवं कोई चिंतित मत दुख ना अपना दुख थे पार्थिव धर्म से अपने बदले पार्थिव धर्म न कर सकिए પાથવી સામે પાથવી નહી કરવું માનવ ધર્મ આપણું માનવ ધર્મ માનવ ધર્મ આપણને ગાર પડે અને પછી આપડે એને ગાર કોઈ માણસ આપણને માર મારે આપડે એને માર મારીએ પછી પાછું થઈ ગયા પછી માનવ ધર્મ હેલો જ ક્યાં આગળ ધર્મ એવો હોય કોઈને દુઃખ ના થાય માનવ ધર્મ આ રીતે પાડવામાં અને જે પોતાની પાસે ગમે એની પાસે એને છે તો દુઃખ થાય એવું એવું ઊભું થાય છે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું બધું થાય છે તો કે આ વિરોધાબાદ સ્વીકાર આપડા હોય કે ઓફિસ માં હોય એને આપણે સાચી સલાહ આપતા હોય આપીએ હવે એનાથી પેલા દુઃખ તો થાય વિરોધાબાદ તમારી દ્રષ્ટિ સાચી છે તમારો ઈરાદો હોય અને પાસે એ પોતે કે હું ખોવાઈ ગયો છું હું મને ડરતો નથી પછી બીજો પ્રશ્ન આપડે આપણને મરી શીખીએ ખરા આપણે આપણને મળી જગ્યાએ એના કાર હું દુઃખી દુઃખી થઈ ગયો છું તેની સાથેના સુધા ચેડા વિસ્તાર છે સુખા છેડા વેપારી શક્યો ો દાખલ કરી શકાતો નથી તમારી ચાલો વસીબો ન છે જણાવ્યા પ્રમાણે મારી દ્રષ્ટિ બદલી પછી શું ફાયદો કરશો કરવી છે અરજી ઘરે જયારે આપે આ પૂરેપૂરી લાયકાત હોય એટલે તમે મારે ભેગા થયા હતા લાયકાત પૂરી નથી ભેગા થયા લાયકાત નથી લાયકાત છે તમારે પૂરોપૂરી વધવી છે ચાર હજાર કરીએ પાછા કરો છો ત્યારે ખબર નથી ચિંતાવાદી થાય છે વર્ગમાન ના રોગ થાય છે ભારે બની પાસે આવો રોગ જ નહી પડતો ની ભૂલ નથી તમને આવડતું નહિ ચિંતા ચિંતા કરી પણ થતું નથી મતભેદ કરે મતભેદ આમાં શું થાય છે દવા રસો પાડી માં જાય આવેદો શું છે ખબર નથી ના ભાઈ આ થયો છે चिंता ना थी जाए ओा चिंता ना चिंता हूँ करो ना मा शू करे मारी नहीं मावा शक्ति खरी શક્તિ ની ઉપાસના કરી છે ચઢાવ છે મારે તો મારાવા જો તનત ચઢાવો જવન ચિંતા ના થાય તરત જીવાઈ જાય જીવાઈ જાય છે જાય છે જીવન જીવાઈ જાય હું સહજ જીવન જીવાય છું બરોબર ના હોય સહજ જીવન જ નાખે છે સહજ જીવન તો ગાર ભાઈ સહજે હજુ કાપી ને તો સહજે સહજ જીવન ભગવાન થવાનું હોય છે આપડે કરેલા કર્મો ની करवा प्रयत्न करने रात ही खबर कर पड़े आपने से नारी उम्र क्या गई નિદ્રા થઈ ગઈ અનેજ્ઞાની કે જ્ઞાની ને કે ધાર ને પાન ને ગાય ને બેસ બધા નિરંતર નિદ્રા થયા કરે છે એટલે તમારે કરવું શું છે કે નિર્જા બે ટકા નીવક ની મિર્જા હોય છે ધર્મ નવા બંધાય નહીં નિર્જા થયા કરે છે કે હું એક નિર્દ્રા કઉ છું હા એ નિદા નહી તો નિર્જાતા બધા જ નિર્દાજ કહેવાય તો બે ટકા ની નિર્જા ધર્મ બંધાય અને નિદા થાય એક ખબર અને દેતા આયે એમાં તો આ બંદાઈ એ નિરાધાર છે કમર એ નિરાધાર છે છૂટા એ ભલે યહી સટે આયા ગયે ગોતાયે કસરે ખસન માં બાળા કપડા દુખે બરાબર તમને જાન હોલ છે તમને એનંદ થોડો એની મેરેજ થાય છે ને એનંદ થોડો થાય છે એની જાતે જ થાય છે જેટલા કાળા કાળા વાર દતા ગયા એ ફર્યા એ બધા ભોગવાઈ ગયા હવે આ ધોળા છે બાકી રહ્યા છે ખલાસ થતી ને એટલે ધૈયા કર્મ બધા કેટલા બાકી રહ્યા એ આપડે કેટલી ઈચ્છા છે તેના બધી કાઢી શકાય આવી ઈચ્છાઓ કેટલી છે એના બધી કહી શકાય કે દસ વર્ષ કે પાંચ વર્ષી છે ઈચ્છા છે નવ કર્મ કાલે કરવી છે નવ કર્મ શું કૂધું છે बदा जोस क्रोध मान आया कई कर રોજ માન માયા લોક ભાવ કર્મ સિવાય બીજા બધા જે કરવામાં આવશે નવ કર્મ છે કેબાયેલી નહીં હોય તો એક્સિડેન્ટ થઈ જાય એટલે જો જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ તારો બીજ નહીં પડે ફરી બીજો કર્મ બધા છે નહીં અને હોય તો ફરી બંધા નું છે તમે પેલા નો કર્મ બંધાય નઈ સમજ ને એટલે નિકાલ કરવા નિકાલ કરો કરો છે નિકાલ સાહેબ પાસે કેટલી વાર બે તરી આવી ભલે એવું રાખવું બહુ અસ્તિતય ન થતું નથી એમ કે હે પરમાત્મા તમે તો જ ન છો ને માનવ જાત ના સુખ દુઃખ નિર્લેપતા જોઈ રહ્યા પણ માનવ જાત આજે ચૂંટણી ચૂકી થઈ છે શ્રદ્ધા વિહાણી ધાર્મિક ક્રિયાઓ કથાઓ માં થતી ભીડ એ આવેલો સોજો છે આ ભીડ એ સોજો છે કેમ કે ધર્મ આખારી આખરી સાથ લઈ ધર્મ આખરી સાથ લઈ રહ્યો છે હજુ આખરી સાસો લેવા માટે અઢાર હજાર વર્ષ છે કોઈ કેવળ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારી ક્રિયા શક્તિ વાળા સંત ને મોકલો ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમ વૈજ્ઞાનિકો ચમત્કારિક શક્તિ વાળા પાસે ક્રાંત પકડશે જ્યાં સુધી નો સાચો આંતરિક ધર્મના કલિબ માણવ સમુદાય માં વિભાગે આજની સાચી જરૂરિયાત છે ચમત્કારી આ પગારી દબર ખબર સંદેશ બીજું શું કરીએ સંદેશ પહોંચાડો સંદેશ પહોંચાડો પતાવી પછી કેવું છે મોકલે અમે લખ્યું કોઈ સંત ને મોકલે કોઈ માનવ ને મોકલેશે સંત ને મોકલો સમજાવવા નોર્મલ છે દરેક માણસને સમજણ સામાન્ય સમજણ દુનિયાની રહેવાની હોય છે પણ જ્ઞાન અને ખાસ કરી જ્ઞાન ની સમજણ કેવી રીતે કેળવી અને વધારે યોગ્યતા કેળા કઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની પુરુષ કૃપા કાયમ તે માટે કેવા પ્રકાર ની યોગ્યતા કરેલી જ્ઞાની પુરુષ ના જ્ઞાન ને આચાર માં મૂકી શકાય સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થાય એના પ્રશ્નો છે પાંચ પ્રશ્નો હું સિદ્ધાર્થ ના છું તેની પ્રસિદ્ધિ નિરંતર રહે તે માટે શું ભાઈ પ્રસિદ્ધિ રહે પછી કરજો પછી આનંદ આવે આપો રહી વખતે આનંદ આવે આપો એ પ્રમાણે નિરંતર આનંદ रसिक भाई प्रति रसिक भाई आखो दिवस बनी जाए बराबर निरंतर સાત સુધી રસિકલાલ રસિકલાલ પછી આપડા વ્યવહાર માં સવાર થી સાત સુધી રસિકલાલ રસિકલાલ સુ નહી ને એમાં રાતે ન કરવા નથી રસી રહે માટે ઉપાય કરવા તમને બતાવી દઉં ને ઉપાય ઉપાય ઉપાય બગડી જરૂર છે જ્ઞાન ઉપાય ના હોય સહજ હોય જ્ઞાન હંમેશા સહજ હોય બીજું આ દુનિયા કાયમ નોર્મલ છે અમુક પુષ્ટિકાર ખોરાક લેવાની શરૂઆત કરી નાઈન્ટી નાઈન થઈ જાય તો પુષ્ટિ ખોરાક કાળક ઓછા થતા શું કયું કેનાથી નોર્મલ લેવા નાઇન્ટી સેવન થાય દૂધ દૂધિક માનસિક નોર્મલ નથી રહેતું માનસિક માનસિક નઈ આ બીજી રીવાનું નોર્મલ રાખે સમજો ને ખાવા પીવા માં સારું હતું ભાઈએ તો બપોરે પાંચ વાગ્યા ભૂખ લાગે એ પછી ઉપાધિ થાય લો આવે નોર્માલિટી ક્રોધમાન માયા લો એ બધાની નોર્માલિટી જોઈએ છે એની નોર્માલિટી જોઈએ સારી રીતે હોય થાય છે નિરંતર તમાર થી રે એવી સ્થિતિ સાફ તો નથી થઈ હજુ એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ જીધું બહુ સમય થયો નથી એટલે પ્રાપ્ત નથી થઈ સમય થયા બને સમજદારી મારી પાસે સમજદારી નથી ને ભેગું થવાય એટલે સમજી ને ઉકેલાવે સમજ ક્યારે બેસી ગઈ ને બિલકુલ બરોબર કોઈ ચિંતા નહીં ને કોઈ ચિંતા નહીં ઉપાધિ નહીં કશું જ નહીં ચિંતા ના થાય જીવન હોય ધનિક ભાગ ના જ્ઞાનીઓ ને અંદર આનંદ હોય ને બહાર ચિંતા હોય તમે ભારે ચિંતા ના કેટલી હજાર છે આ અગિયાર નું આશ્ચર્ય તમે બારે ઉપાડી નહીં થાય ચિંતા એટલે એવું આ વિજ્ઞાન છે માટે આને પૂરું પૂરું કરી દેવું અક્રમ વિજ્ઞાન છે આથી ઉપાધિ સમારી રહી હજારો માં સુંદર રાત દાડો દાદા નિરંતર યાદ રહ્યા કરે કશે જ છે ને જો અગિયાર કેવું સુંદર સમગ્ર આશ્ચર્ય નો લાભ લઈ લીજો ખરેખર પૂરું નહીં બેઠવા રિલેટિવ રિયલ વ્યવસ્થિત નિકાલ અને સુધારો આપડો બધું જવાબદારી એક ચિંતા થાય તો જવાબદારી અમારી એક બે આવતા આવતા બધા ના થાય કેટલીક આપડે આ બીજા બધા કરો છોકરી જોડે પકરાટ કરો માર્ગ કરો બધા એમ લોકો કે હારો હોય કે નબળો હોય પણ જો તમે સુધારો અને જો તમે સુરેશ જાણી છો તો બધા તમને ફળ આપો સુરેશ જાણી તમે ખરેખર છો ની સામે દીક છો ગ્રામે રીક છો ને કેવું વિજ્ઞાન છે આ વિતરાકો નું સ્વામી તિર્સિંગ વિજ્ઞાન તો જુઓ ગદબ કરામત છે બે કલાક માં જો ચિંતા બંધ થઈ ગઈ ખાઈ ગઈ જે ચિંતા લાખો અત્યારે ના જાય કદિક્ઞાનય છું કે અંદર અંદર આનંદ છે વ્યવહારમાં બહાર ચિંતા અહી તો વ્યવહાર આનંદ નિશ્ચિત જોઈ ને અનુભવ બિલ બિલકુલ એવું દસેક હજાર માણસ ને વર્તન શું કહ્યું કે હું તો દોષ અનંત નો ભાજન શું કરોડા હે ભગવાન હું તો અનંત દોષ નો ભાજન શું ગયા પછી આગળ ના વાક્ય પણ કહ્યું એટલે દીઠા નહીં નિર્દોષો કરીએ કોણ ભાઈ